મહારાજ નું સંભાળવી અને ભગવાન કરવું એમાં સંભાળવું સંભાળવું છે એ આરંભ દર્શક બે પણ તે કરતા બેઠા બેઠા ભગવાન ની મૂર્તિ ને ધ્યાન તો આખી વસ્તુ થવી જોઈએ વસ્તુ તૈયાર ક્યાંથી થાય એમાં તો બઉ મોટી મહેનત છે ઝોલા ની વસ્તુ છે ને મને ખબર શું આવેલી કોક વખત આવે એ તો ભૂલ કેવાય એને ઈશ્વર માફી આપે પણ પેલી તો એને તૈયારી તો મજબૂત હોવી જોઈએ મજબૂત હોવી જોઈએ ભગવાન સંબાર બસ આટલી જ વાત છે એથી વધારે કોઈ પાછી વૃત્તિ વાળવાનો વિચાર કઈ કરતો નથી અને એમ વાળવી તો સમજ પડતી નથી આગળ એની સમજ પડતી નથી મારા પણ ધ્યાન કોઈ વિચાર જ કરતો ધ્યાન એટલે આ જાય એટલે એમ ધ્યાન થાય ધ્યાન ભેલી તો મૂર્તિ ને તૈયાર તો રાખવી પડે ને આ તમે વાંચો છો દેખાય છે જો વાંચતા વાંચતા તો બીજો વિચાર આવે તો ભૂલી જવાયું નહી અમે જોયા વાંધો આમ વાંચતા હોય મન ને રોકવા હતું કરીએ બેઠા બેઠા આવેદ આવે અભ્યાસ માં આવે પણ એમ માની લીધું આપડે ધ્યાન ગઈ જઈએ એમનો પેલી શુદ્ધ કરવી જોઈએ એમાં તો પ્રયાસ કરે છે મારી પોતા ની વાત કઉ ને એટલે વખાણ થઇ જાય એટલે કોઈ દીખેતો નથી લેવો છે હું મોકશ છું ભગવાન ના ખા છે પણ હવે આ માર્ગ કોણ બતાવે આપડે પોતાની વાત ક્યાંક પેલા ને કરીએ તો ને અને મુખ્ય પકડી લેતા પકડી લેતા એ પ્રમાણે કરતા જો બે હજાર ની સાલ સુધી ચાર કલાક હંમેશા બે હજાર કરતા કરતા વાંચી મોટા ના કોઈક શબ્દ મનમાં આજે ઘાટ સંકલ્પ કરવો નથી છતાં જીવ નો સ્વભાવ યાદ તો આવે પણ હું કોઈ થી ગણું નહી ખરેખર જયારે જપ કરવા દે શું એક માળા થાય એટલે જવ બીજું મજુર તો માળા ગણાય માળા નહીં વધશે પછી આપડે ફણા આવે બે લાકુ આવે બે અને પછી આમાં નખમા આવે તિલ આવે છે એ આવે અને પછી કઈ આવે પછી ઉપલા ભાગ માં નાભી આવે નાભી બે તીલ છે ઉપર છે એ બધા નક્કી કરી પછી આવે તિલ છે અને ત્યાર પછી કાન દાદા કાન માં પાછો તિલ છે એમ કરી દાઢી આવે દાઢી થી પછી હોઠ આવે નાક આવે નાક ની શું છે એની પર પાછું તિલ છે અને ત્યાં પાછી તિલ છે અને ત્યાંથી પછી આ જાય ની પાછળ પાછા તિલ છે આ કાન આવે કાન માં પાછું એમ બધી ગણી ને મૂળ કરી રાખે એટલે મારા લેવી ના પડે વધારે કરી લેવી એટલે ભૂલ એમાં એમ પણ એમાં પ્રયત્ન કરવો પડે પછાઉલા થાય લક્ષ્મીજી મહારાજ ની મૂર્તિ માં આપડે ક્યાંક દર્શન કર્યા હોય પણ શ્રી વચ્ચે અને મૂર્તિ આખી એમાં કોઈ ભાવ મનુષ્ય નો લેવો જાય એ દ્રષ્ટિ પેલી ફેરવી લેવી જોઈએ આપણે માણસ તરીકે દિવ્યતા આવે ને સચિદાનંદ શેખ તેનિષા મૂર્તિ છે એ ભાવે ચિંદ થાય અને મનુષ્ય ભાવ આપણી પિંડી ને આપણા પગ ઈ હંભારો તો મનુષ્ય પછી નવી નહીં ચિત્ર જોઈને તમે દર્શન કરો હો તો તમે મારા માં રોકાઈ ગયા જાવ ચિત્ર ભાવ ઉડાડતા શીખવું આ મોટી મૂર્તિઓ હોય પાસાણ ભાવ ઉડાડવો પડે ધાતુ ભાવ ઉડાડવો પડે અને દિવ્ય ચૈત સ્વરૂપ કેવું હોય ભાવો કારણ ગીતામાં વાંચો તો એવા એવા અને દેવજી ભૂતાની અંદર ભૂતે જેવી ભાવના કરશે એને ચૈતન્ય મૂર્તિ સત્ય આનંદમય એના ધર્મો છે પણ સ્વરૂપ એવું છે તો કે એ તો બ્રહ્મરૂપ છે એ રીતે ભાવના જાણી કરી નથી ધાતુ નથી પાછા નથી કોઈ નથી જો તમે વાંચ્યો ઋષિ કરતા જોયા કોઈ મને ખબર છે એ લોકો કેવી રીતે ધ્યાન શુદ્ધ કર્યું અને કેવી રીતે ભગવાન એને શુદ્ધ કર્યા આપડે ધ્યાન રાખવા કરતા કરે અને પછી એમાં જો આવે એ રોટીજી કેવાય એમાં દિવ્ય ભાવ ઉતારે રેતી ભાવ જાય અને દિવ્ય ભાવ કલવો જોઈએ બધે દિવ્ય ભાવનું એને ચિંતવ થાય ત્યારે એવું થાય એટલે મનુષ્ય જ રહો એથી ઉભે જાઓ ભાવો કારણ જે ભાવના તમે કલ્પીને એ ભાવના તમારા માંથી છે ત્યારે આપડે જગત છોડવું છે પછી તમને જોડવો આવે કંટાળો ન આવે એ ભાવના દાક્ષણ માં અત્યારે આ મંદ પ્રવૃતિ કરવા એવો નતો હું ભગવાન આડો ઘરી જાઉં કે મને કોઈ વૃક્ષો કરવા જ ન આવે અમે જણા આનંદ હોય છે ધ્યાન આપડે તો આજે કોઈ કોઈ ને શીખવતું નથી મન ના રોગો અને તમે મારા આખી દિવસ ના રાત્રે જોઈ વાતી હશે એ તો લાકડું ભાવ બદલ એ સ્થિતિ રૂપે કેળવાવું જોઈએ અને એમાં આપડે પ્રયત્ન પડે છે એ પ્રયત્ન કરવા આજે કોઈ તૈયાર નથી જરાય મનરો બે ઇ કાઢે એટલે જેમ થઈ ગયું મૂર્તિ સુધી એમ ને અને બાકી અમે અમારા માં ખોખા છે ખોખા ને કરીએ પ્રાણ પ્રાણ જાગે ભાવો જોઈએ ત્યારે ભાગવત ભાવ તૈયાર થાય એ ભાવ ની આ મૂર્તિ તો કલ ની જાય અને એમાંથી એટલે પછી જે એ હશે એ ભાવના આવે પછી અને ત્યારે આપણી વ્યક્તિ એમાં કેળવણી પડે છે આ વાત કરવાની નથી હો નાનપણ માટે અભ્યાસ હતો ચાર ચાર કલાક દસ વર્ષ સુધી હું બેઠો દસ વર્ષ સુધીઓ હવે આ વખાણ થઇ જાય એટલે કોઈ તો કોઈ નઈ પણ એમ કોઈ દુઃખ નો ભાગવતજીની સેવા કે બિચારા સાધુ મારા વચ્ચે અંદુ બધી હવે શરીર હાલે છેવટ માં મારી મારા બે શરીર જ હાલે તમારે જરા કઈ આચાર વિચાર ઉઠકીને એ પાણી થી ઠાકોરજી ને નવાડવિ થી બીજો લોટો નવો મેં ભરી હતો એની દોરી લોટો માં ઘડી જાય લોટો હોય નવા જાય તો હું મારો બીજો લોટો નો નાખીએ તો અડી જવાય આજ રે અમારો મારું દ્રષ્ટિ એવી હતી કે જ્યાં સુધી ક્રિયા શુદ્ધિ નથી ત્યાં સુધી ભાવ શુદ્ધિ ન જાગે ભાવ શુદ્ધિ ન જાગે એનું ક્યા અભિમાન નતો હું બન્યો સ્વામિનારાયણ દાસજી વ્યવહાર હતો અત્યારે નવા રસ પણ હું જોઉં વ્યર્થકાળ કાઢે છે આપડે સંદાસ હોય ગણાતા હોય આપડે ઉભા રહ્યા એટલે હું વ્યક્ત કાળ જ ખાલી ન જવું સેવા કરીને ફાયદો છો એને ફાયદો છો અમે સેવા કરતા જોવા સ્વામી નાનંદાજી ને વધારે માં વધારે કરી ખબર ના પડે ભાઈ અને અમારો કાલ ચોક માં એક બાજુ વહેતાળી કીર્તન બોલતો કેટલાય વર્ષો સુધી પછી હોવાનું હોય કુવાટાણા પેલા કિર્તન બેસાડી કેટલાય વર્ષો સુધી મને આઠસો નવસો કીર્તન ગંધે અને નવ બે બાજુ વહેલી આ માર લક્ષણ ના કીર્તન બોલે જ બધા બઉ મને યાદ આવે પણ હવે એ બિચારા ભોળા માણસ અને આ બધા હજી મને દેખાય એ નિષ્ઠાના અને વૈરાગ્ય ના જગત અસહ છે એના કીર્તન કરે મને કોઈ કોઈને કેતું નથી અરે જગત છોડવું છે એને અસાર કરીને બોલ્યા જોઈએ એમાં જાગૃતિ શું આવી એ બધા દીર્તનો છે પણ ઉપર નીચલી ભૂમિકા સુધી જો નહીં જઈએ ના વિના ડાકોર થી ભગવાન ભાવ પેલા થઈ ને પેલો મોટા સાધુ એ ખુબ જાય હોય નહીં પૂરું સમજા કરે ને એક સંગીત થઈ ગયું પર આ તો ભગવાન ધારવાની વાત છે ભાઈ જો તો સેવા તમે ગમે એટલી કરો આગવાદ ભાવ ભગવત ભાવ ખસવો નહી હું એમાં મંદાવેલોને ગમે એવું હોય તો આમાં શું તમે આ ગમે એટલા ભેગા થાવ આમાં એક માં હું મંદ હું કેટલો બે વાત નજી અમને ક્યારે બાજુ દેખાતો હોય વાત કરેલા હવે જોવો આપણા ઘરમાં સેવા કરતો હોય તો મારો બાય જાય જોયી મારે એ મારી ભેરો મારી ભેર મને બંધું સ્વભાવ પ્રમાણે અનુકૂળતા હોય તો એને ઈહારો કે સ્વભાવ ને લાગે તો ઈ હારો નહીં અને સ્વભાવ ને થકો લાગે એમાં રાજી થવું આરતી મારે કરવી પડે દીમી મારે બોલવા પડે કઈ ન આવડે એ મારી માં હોય હું જ દઉં આંધળું મૂકી દઉં પછી ઘડી કહીએ એટલે રસોઈ મારે કરવાની હો તમે આવો તમને વાતો કરવાની એકલા ને આપેલા મૂર્તિ ધારવાની વાત આવી એની ઉપર કહું છો કોઈ ની મૂર્તિ માં વિક્ષેપ હોય જ તમે ગમે એટલી સેવા કરો તો ત્યાં થાય તમે ચૂલે રહો રોટલા ઘડો બીજું કરો કામકાજ કરો નથી ખબર ભાઈ આજે બની શકો માદલાવો છે પણ એ કોણ આજે બદલાવાય એમાં તો મન ને રોકવું પડે મન ને પડે અને એ ધ્યાન હું કઉસ્તું નથી મન ને રોકવા છૂટું આ તો એ કથા એ કથા એ કથા એમ કે રાખે આ અમારો આશ્રમ એવો ભગવાન કર્યો છે જે ધરવું અર્જા કરી છે પણ કુવાડો દેખાય છે પણ સંકલ્પ આવડે હુકાર જેવા કરે હો ખંડ ખરા એકબીજા માં પૂછે તમે કેટલી લગી ધ્યાન કરો તમે કેટલે જુનાગઢ માં એને બઉ ધ્યાન નો અભ્યાસ ચાલતા ચાલતા ચાલતા નાભી માં આવું છું પછી આવું ભૂલી જાવ છું ધ્યાન ના ભી અમરે ઉપર ચડવાની યાદી જ રહેતી નથી બ્રહ્મા ની પૂછવાઈ ગયો આપણે પૃચવાઈએ વાંધો નહીં પણ ભગવાન ની નાદે ગરીબ વાતો પણ સ્વામી ઉપર ચઢાતું નથી વાંધો જન્મવાનું સ્થાન છે બ્રહ્મા એ ભૂલો પડ્યો હતો આપડે તો નાના માણસ કઈ છતાં એટલે લઈ તમે મારી પાસે ગયા તમારી મોટી વાત છે પણ આ બધું થાય ત્યારે દેહાજુ માં છૂટે જેવું જેમ નજી હોય એનો અહમ કહી જાય મારા ભાવ થી અલગ પડી પે પણ બરાબર તો રસોઈ બોલી થાય ત્યાર પછી વાળ નું બંધ કરી જાણી જાવે શું ત્યાં ખભા ખભા ગયો તો ખમ જ એક ભલા ભણ હતા લઈ જવું ત્રિપુ એન ભાઈ વખત કરી લઈ ભાઈ વાત કરી સ્વામી તો રડવા જ મી વાતો ભગવ ભણેલા અભણ હોય એનું હોય અને મારી દ્રષ્ટિ આપડું બીજું માનવું બેઠા ગરીબ વાત કરી હું જાય ને ત્યાં ગૌળી પડી જાય અવળી પડી જાય એમાં મારું હારું નાખું માન જીવન કાઢવું કરતા મેં હરદ્વારમાં કાઢવાનો વિચાર કર્યો હર ઉમરે આ વિચાર કરે પાછું વળી પાછું હવે તારો કવો વિચારો હોય તો બનેલા કહેવાય એકદમ ના મૂકીએ આવો વિચાર કર્યો શું આવો વિચાર આપડા કાંકશાળી ને મને રૂપતો એ જે રુદ્રકાયા કે ત્યાં એક કન્યા કે બ્રાહ્મણ ના સોકરાની ભરાવી જંગલીમાં એ દેખ્યું મારા મન ને મન બોલતા આવી પાછે સાચો ખોરી નાલી મારી આખી તો સુન કાકે રતરોજ આખો જોયા પાછે કે મને તો ખળ હાલો લઈ તું સન્યાસી કાંબો બ્રાહ્મણ એ રુજી જે તસ રુતે પાણ એ રુજી ને હું બેલી નાની વર્ષ માં તો થશે પછી હું તમને કહું આમાં કોઈ ગણું લેવું હોય ને ક્યાંય ફળે એટલે ભગવતી ફળે ને સાધુઓ ભગવાન પવિત્ર બ્રાહ્મણ ના હૃદય માં જ રહેતા છે મારા બાપ ભગવ ભગવાન ની દ્રષ્ટિએ જો એના ઘર માંથી વયો જાય એનો સાધુ થયો ખૂણા માં બે અભિમાન વધુ હોય એ બરાબર કહેવાય મને નો ના લાગ્યું ને એમાં ન પડ્યું એટલે એવડો ભગવતી થયો દે સરળ સમી ના મિત્રો ત્યારે સરળ વસ્તુ તો બધે અનુકૂળ થઈ જાય બોલે ભરી શકે એ કેવી રીતે ભગવત ભાવ ફેર આપણે ગુરુ હતા શીખી દેતા ભણેલા એટલા બી બનાવી એવા મોટા હતા એવું નહી હોય પૈસા દેવા એ સાધુ ભાઈ મજા આવી સાધુ સર ઉ હોય સાધુ એવા તો ક્યાં ક્યાંય નીકળી ગયા હોય આવે મૂર્તિ છોડવો પડેલ કરતા બોલતા છે ને કરતા આપડે અને હું યાદ આવી ગયા શું કરો સામા શ્રી સ્વામી નારાયણ આય નમો નમ શ્રી હરિ કૃષ્ણ પુરુષોત્તમ નમો નમ પછી મુક્તાનંદ સ્વામી એ શ્રીજી મહારાજ ને કહ્યું છે એ વાત સાંભળી વાત એટલે આપે હા જ એ જે પ્રેમ કરે તે મુંજાઈ ને ઝાંખું કરવું તે તો અતિ મોટી ખોટ છે પછી ઝીણાભાઈ કહ્યું છે ભગવાન ભગવાન ના સંતુ આવે પછી એ વાર્તા સાંભળી શ્રીજી મહારાજ બોલ્યા છે ભગવાન ને સંત તે આવે ત્યારે રાજી થવું પણ શોક તો ક્યારે પણ કરવો નહીં અને જો શોક કર્યા સ્વભાવ હોય તો અંતે જરૂર કઈક ભૂંડો થાય ભગવાન તો રાજી પહોંચ્યો હોય ભગવાન જ્ઞાન વાર્તા કર્યું હોય એ શોખ તો તમુગુણ નું રૂપ છે એટલે આગળ જે આપડા અંતર કર્યો હોય કે એ બધા નાશ પામી જાય રાજી થાય એમ આપણે કરવું એની મરજી માં ખુશી થવાનું પણ આપણી મરજી પ્રમાણે એને રાખવા તમારા સંસારી ભાગમાં તણાતાણી કરો આમાં હોય પણ આ પર ભાવની ભક્તિ જાગે ત્યારે ભક્તિ માં તો બધું આવ્યું હોય ભગવાન માટે પોત પોતાના ધર્મ માં રહીને જે રીતની ભગવાન આજ્ઞા હોય તેને રાજી ટકા પાડવી પણ પોતાનું ગમતું કરવા સારું કોઈ રીતે મુંજાવું નહીં અને ભગવાન ક્યાંય જવાની આજ્ઞા કરે જો શોક કરીને તો જોવા જતું રહે ને એટલે આપણે બધા સ્વભાવ આ તમારું દાડું કરો અને મારે એમાં બેઠા કેવલ દુખ્યો ત્યાં જાય પછી એ મૂંઝવણે કરીને આજ્ઞા પણ યથાર્થ પડે નહીં માટે ભગવાન ના ભક્ત ને તો સદા અતિ પ્રસન્ન રહેવું અને પ્રસન્ન મને કરીને ભગવાન નું ભજન કરવું પણ છે ખીણ માં ઉતરતા જાય છે નીચે આલે જાય છે જેવા ભગવાન વ્રક્ત કરવા હોય તો ખીણ માં જવાય ચડવાનું રાખવું છે ચડવામાં કઈ ચડવાનું નથી મન નું મૂકી દેવાનું છે તો એટલે ઓ ભગવાન લુડા એ આપણા સાધુ કેવાનું કોઈ જ્ઞાન એમાં કઈ સ્થિતિ વાળા હો ખાલી દિવસો કાઢે અને એમાં મોટા માણસ થઈ ગયા એને જેટલી પૈસા વાળા એટલે બગાવવું એ બગાવવું કયું હોય એને કઈ આડુ નો આવતું હોય એજ ભગાવવું હોય બધી મોટા માણસ ને લીંચી રૂપિયા બે લાખ વાપરી વાત પણ ક્યાં વપરા નહી જોવાનું ઓખાણું જોવાનું એને આ બધા હું ઉડે છે ઉડે નહિ હો અમારા કાગળ સિબીત પેલા આવ્યા તા મોટા મોટા માણસો ના સરસ અમારે જરૂર આવું એટલે ખબર પડશે એટલે કોઈ આવવાનું તમને રોટલો એટલે એ થી ન મજબૂડા ની બાબત કોણ રહ્યો ગરીબ ને નોંધીર લાંબો કામ એના માઠી વળગી જ નહીં હતા કોઈ પણ સાધુ એ દરવાજા બેઠવા નીકળે મુંબઈ માં જો કામ લઈ ને આવ્યા હોય હોય તો તમારે ઘેર સ્વામિનારાયણ ના ઘર માં જ આ બધી સાચી વાત હતી અને જગત માં તો પેલાથી જગત ના જીવો પાછું એમાં ગોખે કાપુ સારું આપડે કઈ નાનો પાણી પણ એને મોક્ષ માર્ગ ને ખબર જ નથી હું ભાઈ કોઈ બોલતું નથી જ્ઞાની જે ઘડી એના મૂરખ કા જન્મારા મારા નાકાા જીંદા નથી ઊંગત ના giિં ં સળંદે ઇચીં ખળ્રાંભાલા kommerિ કહ શિંભા જિં ઓણ રિણ પિણ ખેદાઍય શિંઢ કળેંરં ઓરાક� અંધારું થવાનું છું એટલે મંદિર કોઈ હોય સ્વામી આરામ